આઠ પાંચ ચોર્યાસી વિમસે જતા રસ્તા માં કીર્તિ હોય કડક છે દાદા બહુ કડક છે એકદમ રિજીડ બહુ રિજીડ છે પણ દાદા ને કરેલી હોય પૈસા ના મળ્યા કરે હંમેશા ધર્મ માં પૈસા નાખવાડી લોકો નાખે પછીઓ નાખેવાસીઓ બહુ નાખે એનું ફળ મળ્યા કરે આખું રેરા છે બધા ગુવા પણ આખું છે દાદા આરસ નું થાય તો બઉ સારું કેમ કે આરસ નું થવું જોઈએ બબુભાઈ પણ કેતા બહુ માણસ ની ઈચ્છા નથી અસર કરે બીજા પત્ર ને અસર કરે પેલી મોડા મોડી થાય બહુ ઘણા કાય થાય શું કયું હજાર વર્ષ નું હોય પણ આરસ નું લાગતો આરસ કેવા થઈ ગયા આ હા આરસ કરતા પથરા છો પથરાજ હોય ને બરાબર માં માને છે મારો બાબો છે તેને પૂછે કે તું ભગવાન માં ભગવાન માં માનું છું તો બેને પૂછ્યું કે તું કયા ભગવાન માને છે મહાવીર સ્વામી ભગવાન માં કે મહાવીર જેવો પ્યોર સોલ કોઈ નથી પછી સાંભળો દાદા આપડે કોઈ જાણતા નથી એ જાણે છે મને મને બેસાડી ને મને કે તું બેસ હું સમજાવું પછી મને કે કોઈ તમે જાણતું નથી આપડે કોઈ જાણતા નથી તું બેસ મારી પાસે હું તને સમજાવું ભગવાન માટે મને કેશ સ્વામી ભગવાને આજે ત્રણ વર્ષ પહેલા પચીસો વર્ષ પહેલા મેથેમેટિક્સ માં શોધખોળ કરે કે મહાવીર ભગવાન સ્વામી અઢી હજાર થી ત્રણ હાજર અમેરિકન અમેરિકન બુક્સ માં એને વાંચ્યું અહિયાં અમેરિકન બુક સ્વામી એ શોધ કરેલી કે માઇનસ ફોર સ્કવેર રૂટ એનો સ્કવેર રૂટ નહી માઇનસ ફોર નો આપડે માનસ નો કાધા મન દુઃખ થઈ ગયું છે કે જ્ઞાન લીધું છે ઈચ્છા આવી ના ભાઈ છતાં બધા કરના ધક્કા લાગ્યા કરે તો મને એમ થાય કે એમનું કઈક રીતે સારું કરવું પણ બગડી જ મને એમ થાય કે એમનું સારું કરવું પણ મારાથી બોકડી જીધું જેને સારું કરવું છે એને કોઈ ડર રાખવાની જરૂર નથી ડર રાખે તો એમાં પરિવાર આવવાનું સારું કરવું છે ને ડર રાખવાની જરૂર નથી પણ તમે મને પરમ દિવસ પૂછ્યો કરું તમે પરમ દિવસ પૂછ્યું કાગળ આવ્યો તો કાલે જ કાગળ આવ્યો આ મારા બાપા છે હજુ નથી બોલાવતા બે વખત નુકસાન કર્યું હોય એ પણ કે આ પેલાનો ઉપકાર છે મારાથી ભલે નુકસાન કરી પણ આ તમે ગમે ફાયદો કર્યો હતો ઉપકાર પેલા એવું થતું જ્ઞાન લીધા જ્ઞાન લીધા પછી નથી થતું બસ કઈ ન અમેરિકામાં શું છે અમુક લોકો તો બાર વર્ષી દુખી થઈ કારણ કે બાર વર્ષ એ જઈએ નહીં મને તો શું કરે આપડે તો આત્મા કરીએ પણ હવે કાયદા બંધ થઈ જવાના છે કે હગા ભાઈ બહેનો ને બે આવવાનું ને ખાલી મા બાપ પરમજી પરમજી હા પરમજીત પરમજીત એ કે છે કે મેં એવા કયા કર્મ કર્યા છે કે સત્તર વર્ષ થી નીકળી ગયો છું મા બાપ ની સાથે નહીં એમ એવું કયું કયું મા બાપ નું સુખ નથી મળતું નીકળી ગયેલા લગ કે તો કલર લેન્ડન પોટીકો આ ઇદમીયા પરinare લેન્ડન પરમસી કલર પરમસી તો તમાર લેણ હોય આપા નામ હે ને પરમસી તો પરમஜித் નામ આપકા નામ ને તો આપ ખુદ કોન કે નામ હોય તો માર્ચે નહીં થાય બસ કે ના રહે જો સે એ જો ફાડી ના મત સમજતે ના બસ પરમજી પરમજી પરમજી વૈકા તો ક્યાં કોઈ જાતિ હૈ જા નહીં ધર્મ હૈ ખુદ કોણ ખુદ તો જાણ ખુદ એક તો રહેવાલા કોઈ બોલતા બરાબર આપ ખુદ કોણ હૈ જોતા હૈ પા હૈ આપી મેરાબ મે બુદ્ધિ ભી મે હૈજરા કોણ હૈ બતા બોલતા હૈ બતા નહીં બતા હોય જો બતાવ અીછ નંબર તો માલુમ હૈ માલુ નહીં શાદી ઉપર તો માલુમ હૈ લડકી ભેજને ખબર અભી કે બોલતા ઉપર ઉપર કોઈ નહીં જાખા આકાશ છે ખાલી ખાલી આકાશ કોઈ કોઈ તો ફરસુ મર ગઈ કે ચલે ગયા જો ર પરમાત્મા પ્રભુ બોલતેણ તો પરમાત્મા કહીએ છીએ રબ કહીએ છીએ પ્રભુ કહીએ છીએ કણ છે ભગવાન હૈ ભગવાન કોણ હૈ બના કુભાર નહીં કાર ભગવાન કૌન છે અંદર ભગવાન રહેતા આંખ થી દિખાઈ દે યા દિખાઈ દે એકદમ સુખ માં સુખ જીવ રહે અંદર ભગવાન પરમાત્મા રહેતા કોઈ જગ્યા પર બહુ હે આઠવી નહીં દિખતા દુર્મી નહીં દિખાતા છોટા છોટા છોટા છોટા ભગવાન ભગવાન સબ બોલતા કોઈ ગોડ હેઝ નો સેલ્ફ પદલ હોય બારિશ કોણ ગિરાતા જો લાગે બોલો બરાબર ક્લિયર કરી દેના ભગવાન કેરા દેને 22 ઓ ઓકે હા ઓર اسકે 40 સોના પર થાય ઓક ઓક કોલ્લા બરદા બારિસ ચાહીએ આના સાબ મેં કે ડેવેજ કેસા 2h ઓ સાયન્ટ વિજ્ઞાન કોઈ આદમી નહીં વિજ્ઞાન છે હેવન માં જાવું છે હેવન માં જાવું છે હેવન મત જગ્યા જ નથી તો આ બાચ છે એના દાદા બાચ છે જમવા માટે જાવું છે હા ડોક્ટર ધૈન શું તને ફાયદો છે ફાયદો વોટ ઇઝ બેનિફિટ બેનિફિટ તને સુ બધા માણસો ને મદદ કરી શકાય પૈસા જોયેલી પછી પૈસા જાય ત્યાં લઈ જાવ એક ટશું પર સોનું નઈ જવા દે મોટો ભાગ કરે જોય કેવાય લોક છે તે જોડે લઈ જવાનો કાયદો નથી જોડે લઈ જવાનો કાયદો નથી તો સારું છે કે શું ફાયદો મારા ફાધર તો કેવા છે જોડે લઈ જવાનું હોય ને તો આ તો બધું લઈ જાય પણ આ તમારી તો હાલ મિલકત એકલી લઈ જાય નહીં પણ બીજા દસ લાખ મારા હા દે એટલે આ કાયદેસર ત્યાં સારું છે બધું દાદા નથી અનુભવ મને પણ અનુભવ એવો જરાબર નઈ બઉ પાકા હોય ને એકલા પોતાનું જેમ મા કુટુંબ ને એને એમાં સ્વાર્થ ના થાય એટલું જ છો ને એ લાઈક જોઈ સ્વાર્થ થાય દગો દગો अपनी जरूरत सप्लाय कर जरूरत सप्लाय करे ना तो सारु मारू कर गई લોને મારા મને ખાતે કીધું મેં બઉ લઈ જાય જાત જાત ની ગઈ શું પૂછે છોકરો પાછી હોય ગયું સારું कीर्ति भाई पूछे के, के बने तो छोको पाके खो के, <laughs> के बाप ए दस लाख रुपया नु देव मूकी जाए बधु साथ लोकरो सवय सीमें બેઠો હોય હોય એવું કોઈ નિયમ નથી નિયમ નથી ગોળાય હોય દાદા જૈન ધર્મ કોણ સ્થાપ્યો જૈન ધર્મ ની સ્થાપના કોને કરી નામ કેવી અને બધા ધર્મ સ્થાપના ઋષિ દેવ ભગવાન બધા ધર્મભાઈ બધા ધર્મ ની સ્થાપના ઋષે દેવ ભગવાન અને આદિશ્વર ભગવાન કહેવાય પણ મૂળ ધર્મ હિંચકી સ્થાપન થયેલું આ ધર્મ નું મુખ કેવાયુ એટલે એને એને આદિમ કેતા આદિમી આદિમ એટલે આદિમ ને પછી એ લોકો આદમ થઈ ગયું ત્યાં પડ્યા મુસ્લિમ ને એક બાજુ આ કે હોય છે મહાવીર સ્વામી ના કાનમાં જે ખીલા ઠોકાયેલા ખુશી ગયે તે પછી મેં પડદો તૂટી દમ નીકળી ગયો સમજી ગયા કે ભગવાન ભગવાન છે કેમ દેખાય ભગવાન તો ફૂલ ટેન્શન ના કેમ દેખાય કઈક દૂધ છે કોણ જોયે તો એવું લાગ્યું કે કોણ માં થોડુંક ભાગી તૂટી ગયું લાગ્યું લાગ્યું પછી વૈદ્ય આપી દવા મૂકી દીધું રૂ તે વખતે બીજા લોકોએ અન્ય ધર્મીઓ કહી દીધું કે આ તમારા ભગવાન તમને મૂબા આવે જો કોઈ જોઈએ નઈ ત્યારે સત્ય શું છે આજી કેવા ભગવાન બાગ જેવા નિર્દોષ બાળક જેવા નિર્દોષ બાવા નિર્દોષ અને પેલા અહંકારી ના બહી મર્યા તેનું આવ્યું પેપર ભણ એ બિલકુલ આડા હરકા નથી એટલે લોકો આપડા બઉ ખુશ છે યાર એ બિલકુલ હાર્યા નથી આપણે આત્મા ના હારે જાય આવ્યા નઈ એટલે પછી મને કહે કે આ ઉત્તમ નહી ને પછી ઉત્તમ લે તો અનુકારે નક્કી કરે હાલુ જ નથી એટલે એવું થઈ જાય દાદા ને પૂછો કે શક્તર બોત્ર એક વખત નિમિત્તે થયું પછી એમ આ છે મહાવીર ભગવાન કિર્થંકર સ્વરૂપે આવવાના હતા છતાં કેમ આ રીતનું થયું એમને છતાં કેમ એમને તીર્થંકર આવું દુઃખ પડ્યું તમે વીર છો કેટલા કસ્ટ માં તમે દેવ લોકોએ પરીક્ષા કરી રહી દેવ લોકો જાત જાત ને પરીક્ષાઓ કરી ભગવાન મારી જ બને બીજા બધા બેન પૂછે છે કે કયા કર્મ ઉદય કર્મ ના ઉદય ને લીધે દુઃખ પડ્યું કયા કર્મ ના ઉદય ને લીધે એ તો ભગવાન આપડે બરું મર ગયું ભગવાન સમજી ગયા કે કયા કાર ના પડે તપાસ કરીને ત્રીજા અવતારમાં સિંહ હતા અને પછી રાજા હતા જે વખતે તે વખતે એમને ઊંઘ આવવા માટે વાજિંત્ર વગાડે તારે ઊંઘ આવે બંધ કરી દેવું તપાસ રાખી દાદાજી રાજાજી ઊંઘી ગયા તર્ત બંધ કરી દેવું પછી આગળ નઈ ચાલવા દે મે પેલા લોકો તાણ માં કરે રાજ્યો રાજાજી ઊંઘી ગયા પછી કલાક કલાક ખબર નથી રોજ કરે છે એવું ખબર નથી એટલે પછી બોલાયા પ્રધાન ને પ્રધાન ને કહ્યું પ્રધાન કહેવાય ધબકાર્યો ને રાજાજી એવો આડર કર્યો અત્યારે શિશુ ના રેડા શક્તિ જોઈ કેસમખ ના જીવો શું પાપ કરવાની શું કરવા તે ઉપર ચાર દેવલોગ બંધ થઈ ગયા બંધ કેટલી ચાર કેટલા માહિતી ગરમ ગરમ શિશર એટલે પોતાના કર્મ ભોગવવાના કીધું ચાર ગતિ ગઈ તો કઈ કેટલી કુલ ચાર દેવલોક બંધ કર્યા તમે ચાર દેવલોક બંધ કર્યા તો કુલ કેટલી ગતિઓ કેટલા કેટલા લોક કેટલા લોક એટલા બધા છે એ બધા દેવા ના બંધ થયા અથવા દેવલોક છે પણ અહી દેવા માટે તો આને શું જ નહી છે એ નવા નવા એલવ નીકળવા નવા નવા અને દરેક જે જે તૈયારી તો તેરા છે તેજ ભાગે નવ આઈતે એલવ નીકળવા માવી દે કે તે મધ્યા એલવ કરવા અઈતે પાપસ કરતા અને પાલે કરતા આવે માવી દે છે તો મારે તો મુજે પડાય ના કરે ઓહોહોહો વાહ બદર જેવા બધા હોય એ લોકો પોતાના સુખી કંટાળી જાય એમને મોક્ષ વિચાર ના આવે બધા જે દેવો હોય દેવો એ પોતાના સુખી જો કંટાળી જાય તો એમને મોક્ષ વિચાર નહીં આવે એવી ઈચ્છા થાય કે ના થાય મનુષ્યલો આવવું પડે વાત સાચી પણ એ લોકો ઈચ્છા થાય ને કેમ કે દેવગતિ માં બહુ દુઃખ ઉપાધિ હશે રાહત કોઈ જાતનું જુઓ લગી જાય ઈચ્છા કરતા ની સાથે એને છોકરા બોકરા હોય ને વેવા એવું કશું લખવું જ ને ત્યાં દેવી એકલી જ હોય કોઈ હોય મારો હોય નઈ દેવદેવીને પછી મતભેદ પડી મનમાં રે પણ બાર મનમાં જમવાનું ને બધા બે જાવી તમારું લાવી દેવું મનમાં ઘણો થાય એ લોકો ના બના જે ભગવાન હોય એ લોકો મનમાં બેસે હોય ધ્યાન તો હું શું કઉ છુ એ લોકો ના મન માં ભાવ થાય તો એ લોકો એ લોકો મતભેદ થાય કે નઈ દેવ એમને કરે તેઓ કર્મ બંધાયૂટે હા દેવો દેવ ગતે તે શું કેરી તે દેવ કે ભગવાન આ બધા કેરી ખોગોય એટલે બધી મનુષ્યો ખાવું કે મનુષ્યો ખાવું ભાઈ આપણી જોડે દે છે ચમતાન રામાજી દેવિત દેવિત એટલે જાન દે કે દેરાબે છે ડેવિડ બોગલતો યે રે દેવિત દેવિત મને હવે ગરમ બંધું લઈ જાયે એટલે કરતા હે सलाह सना सलाह मित्र झगड़ता है मित्रों ने सूर्य सलाह मागे तो शू करव કોઈ એને ખરાબ બોલે કાર બોલે અગર તો કોઈ ખરાબ બોલે એટલે દોસ્તો ઝઘડે તમે ઝા માંથી બહાર નીકળી જાવ કશું બોલ્યા હો કે તો ચાલે તમે પણ ઝઘડા તો આવું ના આવ પણ જવા માંગ્યા હોય ને હું આપું નઈ ને એમને જંગ રહો તો ચાલે કે દોસ્તારો ઝઘડતા હોય સલાહ હું નહી આપું બહાર નીકળી જાવ હેલ્પ કરો આપડે પૂછ્યું મને નવા કેજો ન હેલું ચાવે આપડે ગુટ લેવાનું ના ઉભા પેલા બાથરૂમ માં બાથરૂમ માં પડ્યા હા હા આ રહ્યો કેમ કે કિપ્પી ત્યાં કિપ્પી બાઈ ગયા છે કિપ્પી બાઈ લાવ્યા હતા કે તો જરાક રહે તો છૂતાને તો ટીવી જો ઘરે હા હા ઉપર છે બોલને બોલકને દાદા ના જુના હા ઉપર હતા બરાબર આવી ગયા હવે આયા સંયલા સંયમ કો નો માનો આ છે ફોરને આ એક છે આ છે ને આ ધ્યાન ચેક માં હા તો મે જો बैठो ये देखो वो करते हैं इधर आके आधा सुन के कह दिया मैं बात ना गरम गरम ये भिंडला कई बांध तो तुम क्या करोगे लो रूम में और नवरू वाला प्रदेश से नहीं है एक मिनट कोरोना पे बीजो एक सोफा ऊपर ना ये सोफा ऊपर से पता है और अब तुम्हारी नहीं है नहीं क्यों ये रख ले जैसे रख ही नहीं ભગવાન એમ કે ભગવાન અમરાવા ભગવાન તો એક જ ને એમ હે ભગવાન તો એક જ ને એક હોય ત્યારે આપડે શું કામ આપડે ભવાનું આપડે બધા માં છે ભગવાન ચાલે ભગવાન બધા માં બિના જેવા ટુકડા કર્યા છે ભગવાન આવું ખુશ થાય ને માથા ફોડી નાખે આવા જ વિચારવાટલું બધું થયો છે બાર એડવાન્સ થયો તો હજુ હિન્દુસ્તાન માંથી આવું જ્ઞાન થતું નથી ભગવાન સર્વાંશ છે દરેક જે માત્ર માં સર્વાંશ રૂપે રહ્યા છે પણ એ છે તે પ્રગટ થયા છે અને બધે સર્વાંશ છે કોઈ કોઈ ઉકે નથી નો બોસ નોટ ઓસ્ટલ ભગવાન સિંગલ ભગવાન તો ફોરિન વાળા એ બધા માને આપડે ઇન્ડિયા નો બુદ્ધિ માં બુદ્ધિ માં એવી વાત નથી ભગવાન તો ભગવાન જ છે ભગવાને બુદ્ધિ આપી મનુષ્ય માં તો એવું પૂછ્યું ને એ કુદરતી લેવા કેવાય કે ભગવાને બુદ્ધિ મનુષ્ય જે આપી જેમ ઓછું થતું જાય તેમ પ્રકાશ નીકળે ન બુદ્ધિ શું આવરેલો પ્રકાશ એ બુદ્ધિ બુદ્ધિ મારા શ્યા બુદ્ધિ મારા ભગવાન પૈસા હોય તો આથી બુદ્ધિવાર ની કિંમત પૈસા ખરા છે બુદ્ધિ છે બુદ્ધિ તત્વ આવ્યું ક્યાં છે તો બુદ્ધિ તત્વ આવ્યું ક્યાંથી બુદ્ધિ બુદ્ધિ અર્થ શું શું સૂર્ય નું અજવાળું અહી અરીસા માં પડ્યું અને અરીસા નું અજવાળું રસોડા માં પડ્યું એ બુદ્ધિ અને બુદ્ધિ શું કામ કરે છે પ્રોફિટ અને લોસ કર જ્ઞાન એટલે ધિરેક પ્રકાશું કહ્યું જોઈ ને કઉ છુ ભગવાન નથી બનાવ્યું અને નો ઇઝ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ નેટવર્ક બધું મગજ બારી ખરીદ છે ખોટું ઘુસાડી દેલું સાચું જાણવું છે નહી બે જાતનું જ્ઞાન એક બાળકો ને જાણવાનું જ્ઞાન બાળકો ને ભગવાન બધે છે એવું જાણો છો જો ભગવાન શું છે જાણતા તમે કોણ છો એ જવા જાણો છો શું નામ તમારું સીતારામ સીતારામ સીતારામ સીતારામ આપેલું કારણ ધર્મ થયો ને નામ આપવું જ પડે આને નામ આવવું પડે આને નામ આપવું પડે નામ આપવું દરેક વસ્તુ નામ આપવું પડે મનુષ્ય જ કેવા માં આવે છે શું છો તમે તમે સમજાવો દેખો તમે સમજાવો તો ખેડૂતો वस्तुत्व भान है अस्तित्व नु भान है कि की छो, छु मात्र ने भान है हूँ छो,